અમેરિકો બધી ના હોય આપડે પ્રતિક્રમણ કરીએ છીએ કરીધે જ કરીએ છીએ પ્રતિક્રમણ આપણે કરીએ છીએ કે આપણા હાથમાં નથી કે એની ઇફેક્ટ છે ને દાદા ભાઈ જે પ્રતિક્રમણ કરીએ કર્મ ના લીધે જ કરીએ છે ને એ પણ ઇફેક્ટ્રમણ કરીએ કર્મ ના લીધેક્ટ નહીં ભાગવાની છે આપડે કેવું કે ભાઈ રાખવા પેલા શા માટે કર્યું અત્યારે <coughs>